જગોવિંદોિંદ ગોવિંદજ મોઢમતેન્હિતુકૃકરણ ભજ ગો ભજ ગોવિંદોિંદોવિંદિ મરણ નહીં નહી રક્ષુક્રુ યર मरण समय भगवान ना, नाम स्मरण सीवाय भजन सिवा कई काम नहीं आवे एम कही शंकराचार्य जी घी मर्मनी वातो बातों प्रथम श्लोक में करी ए आपने अपने घनी बातों सांभी के मृत्यु समय रक्षा शू એ બધી ચર્ચા સાંભળી લીધી હજુ થોડુંક બાકી છે કે પ્રાપ્તે સન્નિહિતે મરણે જયારે મોત આવશે ત્યારે નહીં નહીં રક્ષેતી ડુકરોય કરણે ડુકરો કરણે એ નું સૂત્ર છે તો યાદ છે મૂળ છે ક્રુ ધાતુ છે વર્બ છે આ करव अर्थित पंडित ब्राह्मण वारूत्रों रट करे शंकराचार्य कहू के हा आटली उम्र थी ए सी वटा गया व्याकरण ना सूत्रों तू गोखे मृत्यु समय ते शू काम आ एम डुक्रोईकरण डुकोईकर्ण करने, करने जगह तो भगवान हे गोविंद हे गोपाल हे कृष्ण भजन करोई कर्णे बहुज मर्म भरेलू सूत्र मुक्यु छे। खाली प्रतीक શંકરાચાર્ય એક ભજન સિવાય બીજું કઈ કામ નહીં આવે સિવાય શું એ બધું ડૂકરું કર્ણે સમાવીને બેઠું છે પણ છતાંય એમાં જેટલું તમે ખોલો મેજિક બોક્સ જેવું છે वे निकले। तमने आ लोट थाए। तो बने तो व्याकरण न सूत्रकरण नही नक्षकरण व्याकरण नु सूत्र ग्रामर તમને ખ્યાલ જ છે કે ગ્રામર છે એ બિલકુલ નિયમબ છે આગા પાછું જરાય ચાલે ગ્રામેટિકલ એ ખોટું પડે વાક્ય પાણી પીધું છે એ શુદ્ધ વ્યાકરણ વાળું વાક્ય છે પણ મેં પાણી પીધો છે એમ જો તમે બોલો તો ગ્રામેટિકલ ખોટું છે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું વાક્ય છે હી ઇઝ ગોઈંગ ઇઝ રાઇટ સેન્ટેન્સ સાચું છે ગ્રામેટિકલ સાચું ટોટલી રોંગ છે વ્યાકરણ ના પાડી દેશે એ ચલાવશે નહીં એટલે વ્યાકરણ એટલે નિયમબદ્ધતા આમ એટલે આમ એક ને એક બે બે બે ચાર ત્રીજી વિભક્તિ હી વાપરો તો પાછી યશ પ્રત્યે લાગવું જ જોઈએ જો ના લગાવો તો ભૂલ થાય વેચમાં ડઝ આવી ગયો હોય તો પાછું નીકળી જાય એ બધા એના નિયમો છે એટલે શુદ્ધ ગણિત શુદ્ધ નિયમબદ્ધતા શંકરાચાર્યજી ને કહીને એમ કેવું છે કે જેટલા ગણિત છે જેટલા નિયમો છે નિયમબદ્ધ જે કઈ સાધનાઓ તમે કરશો ગણી ગણીને સાધના કરશો નિયમબદ્ધ થઈને સાધના કરશો એવી જે જે સાધનાઓ હશે પણ અંતકાળે કાંઈ કામ નહીં भले गणित गणित कर नाम सीवाय बीजी साधना वो बहु नियम बद्ध बहु विशुद्ध व्याकरण है शुद्ध गणित है योग मार्ग लियो તો એના નિયમો છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ થાય ત્યારે મોક્ષ થાય જો સમાધિ સુધી ના પહોંચો તો લટકી રહ્યો એના સ્ટેપ પછી તમે જેમ સ્ટેપ ચડો એટલે પ્રત્યાહાર ને ધારણામાં સ્થિર થાવ તો વળી ક્યાંક લબુક જબુક અજવાળું થાય નહી અજવાળું થાય જ નહીં નિયમ બદ્ધ એક પ્રાણાયામ હોય તો કેટલા નિયમ હોય મગજ ચસ્કીટ ના એક જણો ફૂલો છોકરો અઢાર ઓગણીસ વર્ષનો મન કે આ ગાંડો થઈ ગયો છે મેં કીધા આવો સારો છોકરો હાવ ડાયો હતો પણ કોણ જાણી એવા કઈક પ્રાણાયામ કર્યા ત્યાં આવડું થઈ ગયું એ ડગડી ચસ્કી ગઈ વાત સાચી છે જગભાઈ કઈ પ્રાણાયામ શીખતા છે પછી કોણ જાણ મને બાલુભાઈ વૈદ હતા ત્યારે એમણે કહ્યું પ્રાણાયામ કરતા કરતા એને શું થઈ ગયું તે પરસેવો જ સમાતો નથી તે પરસેવો બંધ કેમ કરવો નિયમ છે એમાં પ્રાણ સૂક્ષ્મ લાગે પ્રાણાયામ કરવો બહુ સારું લાગે એમાં જડતા ન કરાય જુથી નાખે શરીર તમે જોજો લગભગ પ્રાણાયામ પર બઉ કરનારા છેલ્લી અવસ્થા પેરાલિસિસ પક્ષઘાત લગભગ હોય પ્રાણ તોડી નાખે શરીરમાં જબરદસ્ત બ્રહ્માંડમાં જે પ્રાણ શક્તિ છે એ પિંડમાં છે પ્રાણાયામ સીધા સાધા હોય તો પણ બઉ સરળતાથી કરવા તો કમ્પ્રેસર મૂકી હોય એમ કરતા હોય બઉ નિયમ જાળવા પડે તો નિયમ છે નિયમ પ્રમાણે ચાલો તો કઈક પામો જો કાઈ ચૂક થાય તો ગણિત નો દાખલો જેમ ખોટો પડે એમ ઊંધે માથે પડે પછી યોગ એમ ન જોવે આની ભાવના બઉ શુદ્ધ હતી તો આને પાગલ ન કરાય ગણી યોગ કે આ બહુ ભાઈ વિચારો ભલો માણસ છે આને દરજ ન દેવાય એવું યોગ વિચારે गणित छे बस ते आमज कराए आम करो तो फायदा मार्ग भूमिकाओ पार करो तो वही अजवाणु थव तो थूमिका ज्ञानी पहली भूमिका शुभेच्छा बीजी सुविचारणा तीज तनु मनसा चौथी सत्वापति पांचमी असंशक् छी पदार्था भावि सातमी तुर्यावस्था तर कम खीलू त्यारूर्यातीत एवं ब्रह्म एनु दर्शन थाय मोक्ष पा न આ વિદ્યા ક્યારે પાર પાડે તમે જુઓ ભવસાગર તરી જવું મૃત્યુને તરી જવું મોક્ષ ને પામી જવું આ બધા ગણતરી માર્ગો છે આટલું થાય તો તમારે દસ હજારની ઘડિયાળ હોય તો દસ ચૂકવો તો તમને આપે પછી તમે કઈક લો સવાર રૂપિયો મારી ભાવના ચોખી છે તમને ના આપે તો વૈરાગ્ય બહુ ગણતરી છે એમાં કે એક આત્મા અને પરમાત્મા સિવાય ક્યાંય રાગ ન હોવો જોઈએ પછી સેજ પણ રાગ ચોટ્યો તો જન્મ મરણ લેવડાવ વિઘાયકનો વડલો હોય હેઠો પડી જાય પણ ટચલી આંગળી જેવી એક વડવાય ચોટી હોય તો આખો વડ લીલો હરી સુકાય નહી વૈરાગ્ય ટોટલી વૈરાગ્ય પછી તમે કહ્યું મને તો ખાલી એક સાવરણીના ઠુઠું યાદ આવ્યું હતું તો એ પાડી દે તમે ભરતજી ને મૃગલું જ યાદ આવ્યું ને રાજ તો અબજો ની છોડી દીધી હતી ચક્રવર્તી રાજ છોડ્યું તો એ જોયું નહીં શુદ્ધતમ સોળાની વૈરાગ્ય જોઈએ ગણતરી પૂર્વક આમ એટલે આમ ત્યાગમાં એ ગણતરી છે આ છોડો આ છોડો આ છોડો આ છોડો આ છોડો છોડો છોડો એક ગણી ગણી છોડવાનું સંખ્યા જ છે साख्य छोड़वाज बात करें गणतरी है आधी प्रकृति तत्वों बदाय चौवीस तत्व बदाय जुदा करो एक आत्म तत्व रहे गणी गौखा पड़वा गह काम त्यार पी शुद्ध पुरुष रहे शुद्ध आत्मतत्व रहे तेरे सांख्य के मुक्ति थे त्या सुधी मुक्त ना गणित दू नहीं पीछे खाली मनोरंजन अमे तो टेस्टू पीधा मन बेहलावा थोड़ा अमे क ગણતરી એટલે ગણતરી પૂરી એક એક માર્ગ ગણત્રી ના છે પણ એક ભગવાન નો ભક્તિ માર્ગ પ્રેમ માર્ગ શરણાગતિ નો માર્ગ એવો છે કે જેમાં એક પણ ગણિત નથી સીધું પગમાં પડી જવાની વાત હોય ગણતરી નહી ભગવાનને પ્રેમથી પુકારવામાં ગણિત છું પ્રેમ ને નિયમ નહીં તો પ્રેમ નથી આરડું જ આવે જ નહી એમાં ગણતરી વાળો પ્રેમ કરી શકે આમ થશે તો આમ થશે આમ થશે તો આમ થશે એ કરી શકે કઈ છાતી કામ છે ટૂંકમાં યામ કરીને કુદો ફતે છે આગે બધું જ મૂકી દે ઘર ખોડા બાળી નાખવા પડે પોતે મરી જવું પડે બધું છોડી દેવું પડે બસ એક દુજે કે લી ગણિત ચાલે બસ પ્રેમથી પુકારવાનો ભગવાન નો માર્ગ કોઈ ગણિત નહીં કેટલો સીધો પાર ઉતરી જાય મારે પાણી પીવું છે એમ છોકરો બોલે તો જ મમ્મી પાણી આપે એવું નથી મારે પાણી પીવો છે એમ કે તોય મમ્મી પાણી આપે એમ ભગવાન નામ ઉભાવ થી લ્યો તોય મોક્ષ આપે એ જાણે છે આની ભાવના ચોખ્ખી છે સીધું સાધું અને પાછું કેટલું કામ કર છતાં પણ માણસને અઘરું કામ કરે ને ત્યારે સંતોષ થાય છે મેં કઈક કર્યું તમે આમ કાન પકડો કોઈ જોવા ન આવે પણ હવે આમ કરીને હું કઈક જો કરું વિચિત્ર તો કે ચાલો આ કેમ થાય આ કોની જોવા ઉભા રહી જશે મૂળ તો કાન જ પકડવાના છે પણ એમ નહી સીધે પગે સૌ ચાલે અવળે પગે ચાલો અવળા રહીને સાયકલ ચલાવો તો લોકો જોવા આવે કે યાર ખૂબી છે કેવું પડે અને એને સંતોષ થાય અઘરું અઘરું બધું કરે ત્યારે એમ લાગે કે નામ આ સીધું સાધુ છે ને લોકોને એમ લાગે કે આમાં શું એમાં જ છે ભગવાન ભજન કરો બસ પાર ઉતરી જાઓ એમાં પાછા બે ભેદ ભગવાન મંત્રનો જપ કરો તો પાછા વિધિ લાગે ગાયત્રી મંત્ર જપવો હોય તો સ્નાન કર્યા વગર ન જપાય દોષ લાગે સ્નાન કરી શુદ્ધ થાય પછી એમાં શિખાબંધન કરો ને કરો ને આચમન કરો ને કઈક આવે પૂર્વ દિખાર દિશા રાખો ને ઉત્તર દિશા રાખો ને બધું કરો બીજા જે જેવા વૈદિક મંત્રો હોય તો આટલા આચમન કરો આમ કરો પછી ધરતી પર આ પછાડો ને પેલો પછાડો આમ કરો આમ ચોખા ચાટો દિશા બંધન કરો ચોટલી બંધન કરો નસકરા બંધન કરો કેટલું કરાવે ત્યાર પછી મંત્ર થાય એમનો મંત્ર જપ્ત પણ ભગવાન નું નામ જ પેવો છે એક હોય તોય ભલે ગમે તેઓ ચાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ઝઘડતા ગમે તેમ બોલો તુલસી મેરે રામ કો રીજ ભજો કે ખીચ તુલસી દાજી કહે મારા રામને તમે રાજી પાતી ભજો કે ગાયો દેતા દેતા ભજો પણ કામ કરે કઈ રીતે તુલસી મેરે રામ રીજ ભજો કે ખીજ તમે ઉલટા સુતરમાં તમે દાણા નાખી દો ઉલટા સુલ્ટા જ નાખી દો પણ કોટો બહાર જ આવે હવે એક એક દાણો કપાસ્યા કે મકનો હવળો મૂકીને વાવવાનું હોત તો ક્યારે વાવી રે હવે અંધારું ઘોર ત્રણ ચાર ઇંચ માં અનાજ પીડ્યું હોય દાણો પીડ્યો હોય તો એને કેમ ખબર પડતી આમ જાવ આમ આયલું જાય તો લણવા ક્યાં જવું બાજરા લેવા ક્યાં જવું તો એ દાણા ખબર કેમ પડતી છે ઉપર જવાનું એ ચમત્કાર છે એ મારો ઠાકોરજી ગોત આવે છે નહી ત્યારે કોણ કરી શકે આ બોલો એમાં તારો બાપ બેઠો જ ને આંગળી કરી હું ચાલા તોય એમ કે છે ભગવાન નથી તો કોણ છે એ ગામડા ના ખેડૂત હતો ને એની આગળ ભણેલો ગણે કે ભગવાન ભગવાન જેવું કશું નથી ભગવાન છે જ ભગવાન છે એમાં બકરું નીકળ્યું બકરા લીંડીયું કરી એવી સરસ મજાની ગોળ પેલા પટેલ ક્યાં જો આ લીંડીઓ જોઈ હા મારો ઠાકોરજી બેઠો છે ત્યાં આવી બીબાઢ નીકળે છે ભગવાનજી એમાં બેઠો નહીં તો તારો બાપ બેઠો બેઠો વાળા છે એમ આવે તો માન કે તારો બાપ બેઠો એટલે બેઠો બેઠો બકરાની પૂછ માં તારો બાપ બેઠો એટલે એમ કે અને કાં કે મારો ભગવાન બેઠો બે એક સ્વીકાર લે સ્વીકારવું પડ્યું એમ તો કઈ જ નઈ મારો બાપ બેઠો બકરાની પૂછ તો એને નાક કપાય દે ને એનો બાપ બકરાન પૂછ બેઠો એમ કેમ કેવાય તો સ્વીકાર લે ભગવાન બેઠો હાથ વાર બેઠો ભગવાન બેઠો ગોળીઓ વાળે તો એમ નઈ નીકળે કે બધી કેવી નોખી દડદર દડદડ થઈ જાય હા એમને અદડ કુદડ અને કેવી ગોળીઓ ફર્સ્ટ ક્લાસ તમે આ પેપરમેન્ટ વાળા જોઈ આવજો તો કેટલી ફેક્ટરી મૂકી હોય ત્યારે એવી ગોળીઓ નીકળે ત્યાં બકરાના પેટમાંથી કેમ નીકળે સસલા તમે જો અસલ ટેબ્લેટ ક્લોરોકીન જેવી એમને થતો હોય ને આજે મને બપોરે વિચાર આ મનાય નઈ લોક એટલી વાત છે બાકી તો આ હાડકા એમાં મિજાગરા ગોઠવવા એક આમ ખડી જાય તો નથી જલ્દી ગોઠણ ચડતો એને ગોઠવો એની લુબ્રિકેટિંગ ઓઇલ એમાં ગાદીઓ એમાં ઓઇલિંગ એની સિસ્ટમ એની નસો એને વેઇન બધું પૂરું કરવાનું આ એક એક મીઝાગરા એને હાંસાય એમાં કંઈક ટ્રીટમેન્ટ કરવાની આવે વચમાં પોલકાર રાખો ઇન્જેકશન મારો આ બધું કરવું આ બધી વ્યવસ્થાઓ સાથે આ બધું કર્યું છે અને પાછું બનાવ્યું છે એમાંથી પાણીના ટીપામાંથી તે કેવી રીતે ઉદરમાં એનું ઘડતર થતું છે બોલો કઈ ભગવાન વગર બનતું હશે આટલું આવું બનતો ઠાકોરજી તો છે એટલે બધા નિયમો મંત્ર માં લાગે પણ નામ જપમાં કોઈ નિયમ લાગતો અને ગમે રીતે ભજો રીજ ભજો કે ખેજ ઠાકોરજી પાર ઉતારે દેશ થી ભજો તો મગજ ફરીયામ કરોળા કરો તો કઈ બીજું થાય સ્વાભાવિક છે ને શાંત ઉલટાનું જોઈએ આમાં તો તમે ખીજમાં કરો લ્યો ને ભજન કરો આપણે વસો ગામમાં કસ્યા જઈએ ત્યાં પેટલા હતા એ સત્સંગી આપણે સ્વામિનારાયણ નું ભજન કરે પેટલાદના કશિયાજી હતા એને દ્વેષ સત્સંગારે હવે આ વસો ના સત્સંગી એમની એવું નિયમ કે એને ઘેર જે આવે એને રોટલો જમાડે પણ પાંચ વાર સ્વામિનારાયણ નામ લેવડાય પછી હરે થાય એ આ પેટલાદના કશિયાભાઈ ને પેટલાદના કશિયાભાઈ તો મોટું માથું એને ત્યુ કે સામે વગર નામ લીધે મને કેમ ભાણે ઉજળતા આજ તો તમારે ત્યારે ઓટલા જમવા જાય હા હો બાબુ જો કોઈ પણ આવી જમે એ મજાના આમ ગાલીચા પથરાઈ ગયા હા મેં બાજોટ મુકાણા સરસ મજાના ભોજન પીરસાણા બાપુ પાંચ વાર સ્વામિનારાયણ બોલ એ નહી થયો અરે પણ તમને વાંધો શું છે વાંધો હોય તો જ નહી નક્કી જ કરીને આવ્યો હતો કે કશિયાજી છે એ પાંચ વાર સ્વામિનારાયણ બોલાવે છે એટલે આપણે તો સ્વામિનારાયણ એનું નામ લેવું જ નથી અરે તમને વાંધો મને મને સ્વામિનારાયણ ના સાધુ જોયા ગમે હું સ્વામીનાયન શું કામ કરું પાંચ વાર થઈ ગયું બાપુ જમી લો ત્યારે કસી નથી હોય ધડેલા હું તો આની પટકી પાડવા આવ્યો હતો ત્યાં તો લેવાય ગયો બસ બાપુ વાંધો જમી લો લીધા મારા સ્વામી બહુ પાકા બહુ દ્વેષ થી ભજે તોય ભગવાન કામ કરે પોતાના ઝેર પીવડા આવી તોય કલ્યાણ કર્યું કંસ ભયથી ભજતો હતો અહીંથી કૃષ્ણ આવતી અહીંથી વિષ્ણુ આવશે અહીંથી કૃષ્ણ આવશે અહીંથી વિષ્ણુ આવશે પાર ઉતરી ગયા હોય પણ ભાવે ભજે ભગવાન એને પાર ઉતારે છે આપણે તમે સાંભળ્યું ઘણા એમ કેતા હજે ભાઈ મારું નામ લીધું છે ને ખેર નથી હા મારું નામ લીધું છે ને માર્યા વગર નહીં મૂકું ભગવાન એમ કે છે મારું નામ લીધું છે તાર્યા વગર નહીં મૂકવું આ માણસ આ જીવ અને શિવ આ ભેદ છે જીવ એમ કે મારું નામ લીધું છે તો માર્યા વગર નહીં મૂકું ભગવાન કે મારું નામ લીધું છે તો તાર્યા વગર નહીં ભજ ગોવિંદ ભજ ગોવિંદમ કેવું છે કોઈ નિયમ નહી બોલો જપવામાંતારી દે એવું ભગવાન નામનું ભજન છે એટલે ગણિતના નિયમો કોઈ લાગુ પડતા નથી હા અને તમે ભજન પણ જો ગણી ગણી ને કરશો તો એમાં પ્રેમની ખોટ આવશે યાદ રાખજો એટલે એક ભજન ની એવું પણ છે કે જેટલા બને એટલે નિયમો ઓછા રાખવા પણ પ્રેમથી ભજવું माला पचास करवी एना करता पांच करवी पर नित्री आखे करी प्रेम थी करव हयु नित्र तो करता है उत्तम एट्ले बहु जायमोंखी प्रेम रुधाय गणतरी करेला धर्म अनुष्ठान करेला भक्तिना अनुष्ठान थोड़ा टूंका पड़े પણ પ્રેમથી કરેલા અનુષ્ઠાનો ભગવાનને તરત પામે છે સંત દાદુ દયાળના જીવનની ઘટના છે ને કે ભાઈ એ કુવાને કાંઠે થોડે દૂર બેઠા તા ને બે ત્રણ દીકરીઓ પાણી ભરવા આવી તો દીકરી એકલી હોય અને યુવાન હોય એટલે સે ઘર સંસાર ની વાતો નીકળે સંત દાદુ ને એમાં ધ્યાન નતું પણ હવે સે નજીક હતા તો વાત સંભળાય જ એક બોલી કે મારે જેની જયારે સગાઈ થઈ છે એ મારા ભાવિ પતિ છે એ મને અઠવાડિયે એક તો મળવા આવે ઘરે બેસે હોય પણ મળી જાય એનો નિયમ જ થઈ ગયું છે સારું બીજી કે મારા જયારે સાથે સગાઈ થઈ છે એ મારા ભાવિ પતિ તારે તો અઠવાડિયામાં એક આવે છે મારે તો અઠવાડિયામાં બે ત્રણ વાર મળવા આવે છે त्रीजी ने पूछू तारे तो कि अठवाडे में एक वार आता है तेरा अठवाडे में बे तरण वार आता है હું તો મારો જે ભાવી ભરથાર છે એના વિચારમાં એની સુરતમાં આખો દિવસ અખંડ ચોવીસે કલાક ડૂબી છું ક્યારે આવે ક્યારે ન આવે એ ગણવાની વાત પ્રેમમાં નથી હોતી દાદુએ માળાનો ગાહ કરી દીધો એક લૌકિક છોકરી જો એના ધણીને નામને ગણતી ન હોય તો મારે પર્વતિકા નામ ને ગણવાનું હોય જ નહીં માળા જ ફેંકી દીધી તમે નાખી દેતા નો માસ અખંડ તારે ભજન શરૂ કરી દીધું ગણવાનું નહીં વાત છે એટલે શરૂઆતમાં માળા થાય છે હાથ લઈ લો તો ભાંગી નાખો તમે હવે ક્યાં કોઈને ખબર છે જવાબીઓ ને ઠાકોરજી ને ઠાકોરજી તો આપણું બધું જાણે છે સાધુ આપ્યા હોય નિયમ કે રોજ અગિયાર કરજો તો વળી કરે कारण के थोड़ी बीक लगे सादू नाराज थे तो था। वही सारू नही थे आम बाप दादा गुजरी जाए पे पा बधी क्रिया जीवता सेवा करें पीछे शुक्र करे नड़े नहीं ना बापा ना सुख थी जाए कारा सत्कर्मो नहीं करता दादो नड़े नही नहीं तर भूत थी वी क्या हेरा परेशान करें तो यीक मैरा कर प्रेम ठीक करे ई जुदू ए भगवान ने प्रेम थी भजे नाम पन प्रेम थी लेमो हे तो एट रस ओ बाकी तो भगवान नाम ने पुकार कोई निम प्रसिद्ध प्रसंग है अजोड़ भगवत न स्ट्टम स्कंध मजामिलो प्रसंग अजामिलुद्ध ब्राह्मण था धर्म कर्म अनुष्ठान यथार्थ करता था। शुद्ध है था परंतु थोड़ा फल फूल ले जंगल मा गया वैश्य पर पुरुषा लीलाओं चेष्टाओं क्रीडाओ जो तो अजामीर न मन बगड़ू वैश्य पाचड़े पड़ा एनी लगाम थो तो ये घर मंडियना देव जेवाता पिता त्याग कर पतिव्रता नारी घरे परेली पत्नी थी रजलती छोड़ी दी थी काढ़ी मूकी कूल्टा कर ब्राह्मण होवा छइंड दीकराया पी ते जा जूना जमा नाथ पार तो मुके आज ही थतु तो त्यार ए स्वाभाविक छे आई ने परिणिन लावे तो बीजा ब्राह्मणों संबंध राखे एट बोलवा तिरस्कार तिरस्कार करवाई कई खामी तो राखे नही हैानन परेशान बहु थ परिणाम ये स्वाभाविकपला ज्ञाति साथ विरोध थी जाए ये साधु सतो ईश्वर भजन अनुष्ठान कट्टर दुश्मनी थी तब बारवटिया तेज प्रसंगों वाँचो ने तो को ये कोई घोर अपमान करू होना ग्रास लूटी लीधा हो त्यारछी ये बहारवटिया बहार पीड़ा होने समझे है बाकी न रख्या हो કાંઈ ના પરિવારમાં કોઈ એને એટલા બધા હેરાન કર્યા હોય ત્યારે પછી જીવ ઉપર આવીને પછી હાકાર મચાવી સાધુ સંત બ્રાહ્મણ વેદ વિધિ બધાનો ઘોર વિરોધ કોઈ નામ લે સાધુ સંતો નો તોય અજામિલ તપી જાય આટલો બધો ભારાડી થયો એમાં સંતો રમતા રામ બધા આવ્યા ગામમાં ગામ નો ચોરાહો હોય ત્યાં બેઠા હોય અમુક લોકો નાખ્યા હોય એ બધા ગામ ચોરે બેઠા હોય રિજેક્ટ થયેલો માલ અને રિજેક્ટ હોય ને બીજા ખડી ગયા હોય વડામ ફર્નિચર હોય નહિ બેઠા હોય બધા એટલે એમને પૂછ્યું કે બાપા અમારે જરા ભોજન પ્રસાદ લેવો છે ખાવાનું તો આમ એનું ઘર બતાવ્યું સાધુ તો ભોળા ફટાકી દેવા હતા કે ગામના લોકો ખોટું થોડા બોલે તો ત્યાં અજામિલ ઘેરે ગયા ભાગી જો કે અજામીલ ઘેરે નહીં બારણું ખટકા પુકાર કરો અજામિલ ભગત નમો નારાયણ ત્યાં તો એના ઘરના બહાર આવ્યા જોયું અહિયાં સાધુ સંતો પણ બિચારી એને એમ થઈ ગયું કે આંગણે આવ્યા છે તો એને રોટલો આપવો જોઈએ તો કે મહારાજ બોલો ભોજન પ્રસાદ પાના એ ભગતકા ઘર હે આમ કાં જ આવો આવો મહારાજ સીધું સામે આવે જલ્દી જલ્દી રસોઈ બનાવો પણ વારે વારે કેતી જાય મહારાજ જલ્દી કરજો જલ્દી કરજો રસોઈ તૈયાર થઈ તો કે મહારાજ જલ્દી જમીન વિદાય થઈ જાઓ સાધુ એ પૂછ્યું કે શાંતિ છે ભોજન કરો એ ઉતાવલી ઝડપ કા માટે કરાવે એ મારા જ આંખમાં આંસુ આવી ગયા એ મારા પતિ છે ને એ સાધુ સંતોના વિરોધી છે એનો આવવાનો સમય થયો છે તમારો અપમાન કરે મારપીટ કરે એવો મગજ કામ છે મહારાજ એટલે ભાઈ સાહેબ હવે જમી લીધું રૂઢ આશીર્વાદ આપીને તમે જલ્દી તમારા તુમડા પથ્થર લઈ નીકળી જાઓ હે ઘોર વિરોધી તો જવું જ નથી જેના ઘરનું ખાધું અને એનાથી ડરીને જવાય અરે મહારાજ નું તમને પાય પડવું તમે જતા રહ્યો તો કે ના હવે તો અહીંયા આવે પછી મળીને જ્યાં નારાયણ કરીને જવું છું હા તો આ જોગી હઠ મકોડાઠ બાલ સ્ત્રી હઠ એ મકોડો તૂટી જાય પણ પછી છોડે નહી હવે ખસે રામ દુહાય છે હટી હાલ એમાં હજામીલ ગામ માંથી પસાર થયા ઓલા ચોરે બેઠા જતા દાદા ભગા ઘરે ભંડારા હાલે છે એ સાધુ સંતો ની ટીંગાય છે શું વાત કરો અરે હા તમે જાઓ સદાવત માઇન્ડા તમારા ઘરના હવે તો ભગત થઈ ગયા છો હવે એને તેને ભાલે ચડાવી વાત પણ ઘણી આવું સારું થતું હોય છે આવા આપડા વિરોધમાં જે હોય ને એ લોકો આપડું સારું કરતા હોય છે વિરોધ એક વસ્તુ કરે ગતિ વધારી આપણી પાછળ કુતરો પડે ગતિ વધી જાય નઈ એટલે વિરોધ આપણને જયારે જેટલો થાય એટલું આપણને ભગવાન તરફ ગતિ વધે તરત જાય હે ભગવાન હેઠા ગતિ વધે જ અજામિલ ક્રોધમાં લાલ બંબોળ થતો હાથમાં લાકડી પછાડતો આવ્યો અને સાધુ જોયા ત્યાં તો હો હો લોહીના ટસિયા ફૂટી પછાડવા મળ્યો લાકડી નીકળો નીકળો નીકળો અરે અજામિલ અરે ભગત મને કહો નહીં હું ભગત નથી હું ભગત ઘોર વિરોધી છું અરે ભગત તમારા ઘરના એ ભોજન કરાવ્યું હવે તમે દક્ષિણા આપો નીકળે દક્ષિણા હું લૂંટી નથી લેતો એ દક્ષિણા છે હાજા નરવા જાઓ એ દક્ષિણા છે નીકળો જલ્દી હલો હલો હલો ભગત દક્ષિણા વગર સાધુ ચાશે નહી મારે કઈ દક્ષિણા દેવી નથી લાકડી ને દક્ષિણા કેતા હોય આપું લાકડી મારવા ઉગામી ત્યાં સાધુ એ હતો ને સાધુ કે રેજો ભાઈ દક્ષિણામાં તો આ ગણ્યા નથી જૂના જમાનામાં ગણતા નહી કારણ કે આમ તમે જોવો પુરાણો વાંચો કોઈ હજાર દીકરા ને કોઈ દસ દીકરા એ ક્યારેક ગણે નંબર મારી દેતા હોય છે એક બે ત્રણ ગણે કોણ ગણે બધા પાડોશી ન ગણે આ માનતા થતી આઠ દસ દીકરાઓ છે હવે અમે રાખ્યું નીકળો તમે જલ્દી મારું ઘર અભડાવતા નીકળો બહાર નીકળો પણ જોજો શું નામ રાખજો આ તમે કીધું પણ અમે શું કીધું નારાયણ હા બસ નારાયણ નામ રાખજે શું રાખીશ નામ હવે નારાયણ રાખીશ તમે લપ છોડી દો પણ કોનું નામ રાખવાનું છે તારું નહી તારા છોકરાનું આ નાના છોકરાનું જેનું શું નામ રાખવાનું નારાયણ નારાયણ રાખજે બીજું રાખતો નારાયણ નારાયણ નારાયણ સાધુ એ દીક્ષા આપી દીધી નારાયણ નારાયણ નારાયણ અને સાધુઓ નીકળી ગયા ગુણાતી સ્વામી કે છે આ જીવને કઈ ભગવાન ભજવા નથી આ તો લોઠા એ ભજાવીએ ભગવાને દીકરો દીધો એનું નામ નારાયણ રાખ્યું જોઈજો છે માત્ર ને જોજો લગભગ એના ભેળા જ ગયા નારાયણ નામ રાખ્યું છોકરો પણ સંતો ને ભગવાનની કૃપાથી બહુ સારો ગુણિયા પેલા આઠ દસ તો ઉઠિયાળ હતા પણ આ તો આ એના બાપાનું થોડું રાખે જરા કોચી હાથે જયારે પાંચ છ વર્ષ નો થયો તો પગ દબાવે પાણી પીવું તો પાણી લાવી આપે માથે હાથ ફેરવે વાલ કરે તો એ બાપાને બહુ ગમે આ છોકરો મારું રાખે એમ છે એટલે વારે વારે એને કેડે બોલાવે હે નારાયણ ક્યાં ગયો હે નારાયણ અહીંયા આવે હે નારાયણ અહીંયા આવે એમ દિવસ નારાયણ નારાયણ ભજન થાય પણ છોકરાનું પણ બોલાય છે શું ના રાજ ભાઈ એટલે આપણે પેલા સાધુ સંતોષ દીકરાઓના નામ પાડતા ટિંકુ આવા નામ હવે એ ઘરડા થાય ત્યારે શું એને ટિંકુ દાદી કેવું ટિંકુ દાદી આશલેસ ગઈડા થાય તો આશ્લેષ દાદા કેવું લાગે બોલો અવસ્થામાં પણ નારાયણ નારાયણ કરે છે એમાં મોત આવ્યું યમદૂત લેવા માટે ચાર ભયંકર વિકરાળ યમદૂતો આવ્યા કાળનો પાછલો ફેંક્યો અને અજામીન ઉપર પ્રહાર કર્યો માર મારવાનો શરૂ કર્યો કેતા જાય છે આ દારૂ આ પાપાચાર આ કરવામાં આ પતિવ્રતા ના એક પાપ કેતા જાય મારતા જાય અજામીલ રાયડ્યો નાખે એમાં એને એમ દીકરો છેલ્લે જોઈ લો એ નારાયણ દોડજે એક જ વાર બોલ્યા શું શું બોલ્યા નારાયણ છોકરાને બોલાયો વિષ્ણુ અરે અમારો હમણાં ભગવાન નું નામ લીધું અરે ભગવાન ક્યાં લીધું છે દીકરાનું નામ લીધું છે ભલે એને દીકરાના નામે પુકાર્યો તો નારાયણ એટલે એમને ભગવાન વિષ્ણુ મોકલ્યા છે તમારો નથી હવે જીવ અમારો છે દીકરા ના પુકાર કરે અને ભગવાન ના પાર્ષદો આવી જાય અને યમ દૂત ને હટાવી દે અજામિલ કર્મ ક્યા નહી કછો દાન કેવલ હરી નામ કોમ પાસ સે તારી આ ભાગવત ના કથા કે અમથી થોડી લખાણી છે કહો અને વ્યાસ લખે છે ભગવાન નામનો મહિમા દીકરાના નામથી પુકારે ઓહો તો શું થાય ડાઉટ તો થાય આવે દીકરાને પુકારે નારાયણ અને ભગવાન ના પાર્સોદો આવી જાય પણ ઘણા ડાઉટ હોય કે આવો ન થાય આવો ના ના લખી નાખવું સહેલું છે થવું કઠણ છે હું તમને વાત કઉ એક વાણિયો પૈસો બોવ ઘરે સુતો અને પૈસો બહુ હોય આવી રીતે બઉ ભેડું કર્યું હોય લગભગ એમ દીકરા ન હોય અને કેટલા ને નિશાસા લાગ્યા હોય એટલે હોય ને વંશજ ખતમ થઈ જાય એટલે વાણિયો અને શેઠાણી તો શેઠ હતા એ ફળિયામાં સુતેલા અને શેઠાણી ઓછરીમાં ખાટલા પર સુતેલા અર્ધી રાત ભાંગી છે શેઠ ને ઊંઘ તો આવતી નતી આવે જ નહીં પૈસા ઊંઘ આવે કારણ કે ભીક લાગે આમથી આમ તરફે આમથી આમ તરફે આમ અર્ધી રાત ભાંગી ગઈ એમાં ચોર ટપ્યો ચોર ટપકે પૈસા વાળા ને ત્યાં જ આવે મૂકીને જાય ઉલટા ચંપલ શેઠ ઊંઘ ના આવે આમથી આમ પડઘા ફેરે એમાં ચોર ઉ આવું શેર કાદેઠ કઈ બથોબથો આવી શકે નહીં કારણ કે હૈલા જતા હોય તો આપણે એમ લાગે ધોત્યુ વાંચ રહી જાય છે એવા ઢીલા બિચારા ધોતિયા પીડ્યું પડશે પીડ્યું પડશે આપણને લાગે કે આમ છેડો બાંધી દે એવા પોચા જ્યો આખોટો મારો ત્યાં બિચારા ને ગાત્ર ઢીલા પડી જાય હવે એ ચોર ની સામે બથોબથ તો કેમ આવે પણ બુદ્ધિ તો વાણિયાના પોતાના બાપ ની આની સામે ન થવાય માન્યું નાખે હા પતાવી બુદ્ધિ લડાવી એટલે એને હોકારો દેવા શેઠાણી ઘણી વાર જાગતા જશે એટલે અર્ધી રાખ્યો છેઠાણી હા હોય જાઓને એમ નહીં પણ આપડે દીકરો ભગવાન દીયે તો અરે ભાઈ ભગવાન દીકરો દયો તો બહુ સારું લાપસી ને ચૂરમા ને આંધણ મુકુ ગામ ને જમાડશું તો એ તો છે હવે દીકરો દેશે જ ભગવાન કેમ અરે આપણે પાર્શ્વનાથ ભગવાન પૂજા કરી કેટલું એમાં દાન પુન કર્યું કેવી આંગી કરી કેવા જૈન મહારાજ મુનિ મહારાજ આશીર્વાદ મળ્યા એટલે ભગવાન પાર્શ્વનાથ આપણને દીકરો દેશે હા હા તે સારું તમારી મનખા પૂરી થાય દીકરો દે મારી ઈચ્છા તો હોય જ ને પૂજામાં તો હું હતી હા પણ શેઠાણી એ ભગવાન દીકરો દે તો આપણે અત્યારથી ઘૂંટી રાખ્યું હોય ને તો એ ગર્ભમાં સંસ્કાર પડી જાય એટલે નામ આપણે ગોતવું પડે સરખું તો કે તમને ઠીક પડે રાખો ને આપણા કુળમાં જે નામ પડતા હોય તો કે તું થોડું બતાય ને કેવા નામ પડે તો રાખજો ને તલકચંદ તલકચંદ નથી રાખવું આ વાતું કરે એટલે છુપાઈ જાય પછી હાથેરો કરી એટલે આને નામ નહીં માંડી ચોરે હસવું તો આવે પણ હસે તો તકલીફ થાય કે હજી દીકરો નથી વાવડ નથી એ પેલા તો આ બધી વાતું થાય અને નામ ગોતવાની ને તે અડધી રહે તે હેજું ઓલું સમજી ન શક્યો ક્યાં શું કરવા માંગે છેલકચંદ રાખો તલિત ચંદ સારું નહી તલક કેવું લાગે તલક ના રાખોંદ રાખો દીપચંદ રાખો ના ના લેવો હારું છે શેઠાણી કે હવે ફેરવતા નહી હું કઉ છું લક્ષ્મીચંદ રાખો આપડે પૈસોય છે અને દીકરો આવે ચાંદા જેવો એટલે લક્ષ્મીચંદ પૈસો ખરો રૂપાળો ખરો લક્ષ્મી અને ચાંદા જેવો રૂપાળો લક્ષ્મીચંદ નામ રાખો તો કે ના એવું નથી રાખવું જો તો પછી મારે તમારી હિન્દુ વાણીયા અને નૂર મહમદ મુસલમાનમાં નામ હોય તો કે મને હવે એ જ લાગ્યું છે કે મારા દીકરા નામ નૂર મામદ જ રાખવું છે અરે તમે કુળ અભડાવશો કુળ બજારમાં નીકળ્યું નહી થાય તોકે મારે નૂર માહ રાખું છે પણ એનું કારણ શું તો કે મને બોલવામાં બઉ મજા આવે છે કેવું લાગે નોરમા કેવું લાગે છેઠાણી કે પણ ધીરા હજી છોકરો નથી ને તમે હું હેતમાં બોલાવો તો કે મને નામ હજી લઉં છું ત્યાં કોટા ફૂટે છે નર મામદ ત્યાં પોલીસ જમા ધાર આવ્યા એનું નામ નૂર મોહમ્મદ શું ઓ બાપુ હામે એવું બોજો એટલે બોલાય વાલી છે ભાટા મારી મારી તોડી નાખ્યો ને હાથ કડી નાખીને ડળીને લઈ ગયો આવજો આવજો જાઓ ભાઈ બીજુ ઘર ગોજો જા તેઠાણી ને ખબર પડી હવે નૂર મોહમ્મદ ને બોલાવા માટે કેવી કથા ખોળી બોલો એક છોકરાનું નામ નૂર મહમદ બોલાવા ગયો તોય પોલીસે એને રક્ષણ કરી લીધું તો ભગવાન નું નામ લે અને નારાયણ ના આવે જાય પણ માણસને વિશ્વાસ હોવો શાસ્ત્રોમાં ભગવાન નામનો બહુ મહિમા કરે भायकु भाई अना खाल सहू भायकु भाई रामचरित महाराज तुलसीदास लखे भाव के कूभाव भायकु भाय अना खाल सहू आलस प्रमाद गमे तेते खड़ता गमे ते रीते लियो મંગલ દિશી દસ જ્યાં નામ કોઈ પણ ભાવથી લેવાતું હોય તો ચારે દસે દિશાઓ મંગલ મંગળ થઈ જાય એક નાનું પુસ્તક નામ ઘોષા લખ્યું એમાં એમણે એવું લખ્યું છે કે તમે નામ જપ કરો તો તરી જ ગયાર પણ ન થઈ શકે તો કોઈ કરતા હોય એને આદર આપો તોય સારું ન કરી શકો તો જે દિશામાં કોઈ ધૂન ભજન બેઠા હોય એ દિશાને તમે પ્રણામ કરો તોય તમારા પાપ બળી જાય આટલો નામ પણ આ બધી વસ્તુઓ છે ને એ અનુભવ કરો તો સમજાય કે આ નામ જપથી જે થાય છે બીજા કોઈ શ્રાધ એવું થતું નથી પાર ઉતરી જાય વિશ્વાસ જોઈએ લ્યો પણ ઘણા જો તપમાં જેવો વિશ્વાસ ને એવો નામ ભજનમાં નહીં એ બહુ વ્રત તપ કરે ને સુકાઈ જાય ને કાંટા થઈ જાય ચાતુર્માસ માં કાચું ખાય ને ખાલી ટીંડોરા ખાય ને ઘિસોડા ખાય ખાલી મગ પાણીમાં બાફેલા ખાય ને કઈક જાત જાતનું કરે લિક્વિડ જ લે નાળિયેલું પાણી જ પીએ લીંબુ જ પીવે ઘણા બસ ત્યારે એનું લાગે હવે મારું કલ્યાણ થશે ખોટું છે કરવું ખોટું નથી પણ એને મનમાં એનાથી આમ કોટો ચડે છે પણ કોટો તો ભગવાન નામથી ચડવો જોઈએ એના સમાન કોઈ મહાન वो तो टेको छे बदाय टेपो दिएप एट करवासना थोड़ी राहत थे तो नाम जप करवा भजन करता जी प्रबल जीव ने आमूल फेरवी नाखे वालिया लुटाराएं शू कर जोत कराई में निम क्या रा बोलिया मरा बोलो વાલ્મી ક ભયે બ્રહ્મ સમાન ઉલટા નામ રામ નહી શું મરા મરા મરા ત્રણ વાર બોલે ત્યારે વચ્ચે એકવાર રામ થાય કારણ કે મારવાનું જ કામ કરેલું ને એટલે રામ ભૂલાઈ ગયું નારદજીએ કહ્યું હતું ભાઈ રામ બોલજે પણ હવે મારવાનો ધંધો તો માર રામ રામ રામ મરા યાદ રહી ગયું પણ રામ યાદ ન રહી મરા મરા જપ કરે ત્રણ વાર બોલે ત્યારે એક વાર રામ થાય તો ઉલટા નામ જપજાના વાલ્મી કય બ્રહ્મ સમાના મહાઋષિ આદિ કવિ વાલ્મિકી થઈ ગયા જો બોલો કેવી મોટી વાત પણ વિશ્વાસ આવે હા સહેલું લાગે ને અમે જેટલું સરળ હોય ને વિશ્વાસ ના આવે તમને બહુ કિંમતી વસ્તુ હોય તમને કેટલી દસ રૂપિયા લઈ જાવ તમને ડાઉટ જાય નકલીફ નહીં હોય ને અને સાવ નકલી હોય તમને કે આ ચેન છે પચાસ હજાર નો છે હસી જગા મગા છે અને સાવ નગર દોઢ લાખ નો તમને લઈ જાવ સવાસો રૂપિયામાં મારું લિમિટેશન તો નહી હોય ને એવું જ છે ને રાજકારણી હોય મોટો ઉદ્યોગપતિ હોય લાખોપતિ હોય સાવ ખોટો ચેન પહેરીને બેઠો હોય તેમ થોડો ખોટો પહેરે અને આપડે સાવ સાચો પહેરીને બેઠા હોય તો એની પાસે હાચો ક્યાંથી હોય સેલો છે ને સરળ આપણે ખારી સિંગ ખાતા હોય તો કે એ ભૂખડી બાર જ બીજું ખાઈ શું અને લખપતિ ખારી થાય તો કે કેવી સાદગી છે જો કેવી સાદગી ખારી થી બી ચલાવી લે ચલાવી લે ને અમને મળે તો ચલાવી લઈએ કેટલો ફરક પડે છે તમે જો એટલે સરળ છે ને એટલે લોકોને એમ થાય કે એમાં શું એમાં શું પણ એક મજાની વાત કઉ તમને કે વિશ્વાસ આપણામાં હોવો જોઈએ કયો ને નામ જપનો એ બઉ મોટી છે રામ નામ થી પથરા ત્યાં પુલ બંધાયો પાચમાં પાંચ બાંધી એટલે સેતુ બાંધી રામ સઈ ને લંકામાં પોચ્યું પછી વાત તો ગુંજે ને કે મારો આ પુલ બંધારણો કઈ રીતે બ્રિજ બંધારણો કઈ રીતે કે રામ નામથી પથરાઓ તૈર્યા ને આ બધું થયું છે તો રાવણ ને તો થઈ જાય ને એક તો અહંકાર ઘસાય એને ધક્કો લાગે કે મારો જેની ઘરવાળી હું ઉઠાવી આવ્યો છું અને એનું નામ બોલે મહાન શિલાઓ મોટી મોટી વજનદાર શિલાઓ સેતુ બાંધી ગજબ પણ જ્યાં જુએ ત્યાં શહેર માં બધી એ જ વાત ચાલે કે લા તો શું રામ નામ પથરા તીર્યા રામ નામ પથરા તીર્યા હે રાવણ ની આગળ આવે વાત રાવણ કે કચેરી બેઠો હોય છે એમાં કોઈ મંત્રીઓ કુંભ ને ખબર તો હશે આપણા શત્રુઓનું માપ ઓછું આંકવા જેવું નથી પથરાઓ પણ સાગર તરે એવી તાકાત એનામાં છે શું બોલ્યો ખબરદાર છે રાવણ કચેરીમાં મારા વિરોધી વખાણ અરે મહારાજ મેં તો એટલું જ કર્યું હજુ માફ કર્યો કે નામ છે પથ્થર તરે ક્યુ તરે મેરે નામ છે ભી તરે રામ કે નામ સે ભી તરે મેરે નામસે ભી તરે પડી ગયો કોઈ નજીક જઈને કીધું તમારા હા ચલો લંકામાં બંધ કરાવી દેજો બધા વાતો કરતા કે રામ નામથી પથરા તરે છે પથરા રાવણ નામથી પણ તરે છે એમાં મોટી વાત છે ચાલો બધા આખું મંત્રી મંડળ ને લંકા વાસ્યો બધા લઈને રાવણ દારિયા કાંઠે ગયો મોટા મોટી શિલા લાવો અને ભાઈ દસ પંદર મણ નું મોટું પંદર મણ હોય એનાથી નહી મોટું લાણ બે પાંચ પચાસ ટન નું વીસ ગુજાવો કૈલાસ ઉઠાવી લેતો એવો મોટો રાવણ હતો કોઈ ઉપડે નઈ એવો મોટો આલીશાન પથ્થર મોટી ટૂંક પર્વત હોય નાની ઉપાડી અને રાવણ મહારાજ જય હો કરીને આખો પથ્થર નાખ્યો માખણ પીંડો છાશ ઉપર તરે એમ તર્યો પહાડ બધા કે વાત સાચી છે આમાં કે રામમાં કરામત નથી આ તો રાવણના નાની શિલાઓ નાખી આડે મોટો ડુંગરો ફેંકી દીધો અને માખણ નો પીંડો તરતો જોયો છે ને એમ પાછો તરે છે ગજબ આને લંકામાં બધે વાતો થઈ ગઈ કે રામ કરતા રાવણ મહાન વિજય આપડો કારણ કે નાના નાના ટુકડા રામના નામે તર્યા પણ તમે જો રાવણ નામે મોટો પહાડ તરે છે પહાડ મહારાજા રાવણ જય હો મહારાજા રાવણ જય આખા નગરમાં ગુંજ પડી ગઈ વાતે જો તાજુ બી કરનારી છે પણ મંદો ધરીને ડાઉટ એ કે આને હું ઓળખું છું તમને વધારે ઈ ઓળખતા હોય કારણ કે તમે ગમે તે બાર બડાઈ મારો ઘેર આવો ને તું ચાનો મોનો રે તું મારી આગળ તો બોલતો જ નહી એ બધી બાર તારે ડંપાઈ થાકી છાનો મને ખાઈ લે ખાઈ લે લગભગ તો બોલે જ નહીં બોલવાનો મોકો જ ના આપે કારણ કે આપણી ભાષાને માતૃભાષા કહેવામાં આવે એટલે જ આવે છે પિતાને ક્યારે મોકો જ મળે નહિ બોલવાનો સાહેબે પરીક્ષામાં એક ખાલી જગ્યા પૂરવા ને એમાં લખ્યું મધર ટંગ પછી કઉસ મધર ટંગ લખવાની હોય ને તો એક છોકરાએ લખ્યું બહુ લાંબી છે એટલે હવે ગુજરાતી હિન્દી લખવાનું હોય જે હોય મધર માતૃભાઈ છે તો બહુ લાંબી છે રાવણ આવ્યો જયારે કચેરી માંથી મંદોરી સાચું છે કારણ કે હું બીજા ઉપર બહુ આધાર નથી રાખતી તારા નામથી પથ્થર તૈયા પથર એટલે મોટો પહાડ તરે છે ચલો દેખાડો મંદોદરી કે તો લોકો કેતા હશે તમે કયો છો એ બરાબર છે પણ હું તને એ પૂછું એનો જવાબ દે તારા નામ થી તૈયાર્યો છે અરે મેં રાવણ મહારાજનો જય કઈ રીતે ફેંક્યો છે આખો ઘોષ કર્યો હતો બધાને પૂછો કે હું શું બોલ્યો હતો મહારાજા રાવણ નો જય હોય એમ કરીને હું પથ્થર ફેંક્યો મોટો પહાડ ફેંક્યો અને તરે છે હજી પણ તું મને સાચે સાચું કે તે તારા નામ થી પથ્થર તૈર્યો ત્રણ વાર કયો ને કોઈ પણ કે તું છાનું મને રેજે હું જાણું છું તું હવે બહુ બોલતો હું જાણું છું એમ ત્રણ વાર કહ્યું અહીં આપણી સુધી પહોંચી એટલે શાસ્ત્રોમાં કીધું છે કે તમારે કોઈ વાત ગુપ્ત રાખવી હોય તો ક્યારે બઈરા ને ન કેવી આવું શાસ્ત્ર માં કીધું ગુપ્ત રાખવી હોય તો બેનો બેનો બિલાડીના પેટમાં બિલાડી ખીર ખાય એટલે ઉલટી જ થઈ જાય બૈરા સ્વાભાવિક બોલવાનું રહ્યું વાતો કરવાનું કઈ માધ્યમ જોયે મોટા મોટું દુનિયાનું ગપુ હોય ને તો એક ઓટલા ઉપર પાંચ બેનો બેઠી ને પાંચે ચૂપ હતી એ મોટા મોટું ગપ્પું છે ત્રણ વાર કીધું કે પણ તારા નામથી ખરેખર પહાડ ધર્યો છે રાવણે કોઈને ના કહેતી હોય તો તને કહું હું નહી કહું જો બધાની હાજરીમાં તો મેં મહારાજા રાવણનો જય હોય એમ કરીને પથ્થર નાખ્યો છે સાંભળી લેજે હા પણ અંદરથી નાભીમાંથી હું બોલ્યો તો તને રામની દુહાય છે જો ન તરે તો માટે પથ્થર રામના નામે તૈરો છે આ સિક્રેટ મેં કોઈને કીધું નથી મને ખબર છે મારા નામે પથ્થર તરે નહીં રામના નામે જ તરે એટલે મેં પહાડ ને દીધી હતી જો તું ન તરે તો તને રામની દુહાય છે અને પહાડ તૈરો છે એક રાવણને પણ નાભી થી વિશ્વાસ છે કે રામથી રામ નામથી પથ્થર તરે તો બંદે આપણે વિશ્વાસ ના રાખવો પડે ભગવાન નું નામ લે અને મુક્તિ ના મળે ને નામ જપ કરનારો ભક્તિ કરનારો એને મુક્તિના સાધનો આ બધા સાંખ્ય ને યોગ ને બધા માર્ગો મુક્તિના પણ આ નામ જપ સીધું સરળ કરનારો એને મુક્તિ ના બાપા મુક્તિ ને સામુ ના જોયે હરી ના જાના તો મુક્તિના માગે માગે જન્મો જન્મ અવતાર રે સેવા નિત કીર્તન ઓછ નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદારથ અરે મુક્તિ છે જેની દાસી રે ચતુરજા મુક્તિ તો હાથ જોડતી હોય હે ભગત અમારો સ્વીકાર કરો તો મારે જોઈતી જ નથી મારે બંધન જોયે છે ભાવ ભાવ ના બંધન જોયે છે ક્યાંક ધરતી ઉપર આવી ભગવાનની લીલાના ગાન કરવા છે એની સેવા કરવી છે મારે તો બંધનો જોયે છે મારે મુક્તિ જોઈતી નથી મને તો એવું ભગવાનના સાધુ ભગવાનના સ્વરૂપમાં એના નામમાં એના રૂપમાં મને એવું બંધન થાય કે મેં નામ કિસ્કાલું લપે તુરા નામ આ જાય મારે બોલવા જવું હોય મનોજ પણ બોલાઈ જાય હે ગોવિંદ હે માધવ હે કૃષ્ણ એમ બોલાઈ જાય મારે તો આવું બંધન જોયે છે ભગવાન ના સીધા સાધા નામ જો શંકરાચાર્ય શું લખ્યું છે કે નામ જપ કામ કરશે બીજા ગણતરીના સાધનો એવા કામ કરશે અઘરા અઘરા જ નહીં કરે અને ભાઈ કબીર સાહેબ છે ને એને ઉપાસના ભેદ હશે સાકાર માનતા હોય કોઈ નિરાકાર માનતા હોય એવું આ પરંપરામાં છે પણ નામ જપથી ઉદ્ધાર થાય છે અને સર્વોત્તમ છે અને અત્યંત મહાન નામ છે એના માટે સાકાર નિરાકાર વાળા બંને એકમત મૂર્તિ રાખો ના રાખો એમાં પણ એનો સંપૂર્ણપણે જીવ રામ નામ જપ અખંડ રામ જપે અખંડ રામ જપે રામ રામ રામ રામ બીજું કઈ એને શું લખ્યું છે તમે જોવો મહિમા લખતા લખા કે શૂન્ય મરે અજપા મરે અનહદ સાગરમાં ડૂબી જાય મોતમાં મરી જાય મોત માં ડૂબી જાય જન્મ મરણ માં ડૂબી જાય થઈ શકે બધું થાય કોનાથી આ તારા દેખાય છે ને એમાં ડૂબી જાય કયા શૂન્ય મરે બૌદ્ધ ધર્મ શૂન્યવાદી તત્સર્વમ શૂન્યમ શૂન્યમ જીરો જીરો બૌદ્ધ ધર્મ માને નિર્વિચાર દર્શાવ એમાં ગણું છે નિર્વિચાર થવું છે એ પણ એક વિચાર જ છે યાદ ઠીક છે પણ એટલે શૂન્યવાદી છે ભલે સિદ્ધ દશા પામવાનો થયો હોય પામી ગયો હોય તો કબીર કહે જો શૂન્ય મરે મોત ડૂબી જાય ભવસાગર માં ડૂબી જાય અજપા મરે અજપા જાપ અજપા જાપ એટલે જાપ તૂટે નહીં શેનો સો હમ સહ સો હમ સહ આ બધા वेदांति अहम ब्रह्मा करनारा ते हूँ छु हूं श्वास आवन जावन बे छेड़ा ने पकड़ी अने त्रय अवस्था जपाय स्वारी निद्रावस्था आ जाए तो सौ हम हम स सौ हम हम सजपाजाप जपा तो कबीर कहे कि माया ने तरे नहीं मौत एने वर्खी जाए जन्म मरण गए શૂન્ય મરે અજપા મરે અનહદ હું મર જાય યોગ મારી ગયો અનાહત નાદ જગાવે અને અનાહત નાદ એને શ્રવણ કરે પ્રણવના નાદ સાંભળે કુંડલી ની થઈ જાય આવી યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તોય કબીર કહે એ માયા ડૂબી જાય ભવસાગર ડૂબી જાય પણ આખું હવે સાંભળી ગયો શૂન્ય મરે સમજાય કે આખી લાઈન શૂન્ય મરે અજપા મરે અનહદ હું મર જાય યોગીઓ પણ ડૂબી જાય માયામાં પણ એક રામ સનેહી ના મરે કહ ગયે દાસ કબીર રામને જેને પ્રેમ કર્યો છે કહે કબીર સમજાય રામ સનેહી ના મરે કહ કબીર સમજાય ભગવાનનો જેને પ્રેમથી પુકાર કર્યો છે એની સાથે હેતબાજુ છે આશ્રય કર્યો છે શરણાગત થયો છે એ ક્યારેય માયામાં ડૂબતો નથી શ્વેતા સ્વરૂપમાં પણ લખ્યું છે પંથા એ વિદ્યના આ ભગવાનને જાણ્યા વગર આ ભગવાનને શરણે ગયા વગર કોઈ મૃત્યુને પાર જઈ શકતો નથી એક ને એક બે જેવી વાત તમને જાણીને જ મૃત્યુને પાર જવાય છે ભૌસાગર ને પાર થવાય છે તમને જાણ્યા વગર પાર ઉતરાતું નથી બીજું કોઈ નાન્ય પંથા વિદ્યનાય બીજો રસ્તો જ નથી ઉપનિષદ કે બીજો રસ્તો જ નથી એ જ વાત માતા ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કે છે દેવી ગુણમય મમ માયા દુરતયા મામે પ્રબંતે મારે શરણે જે આવે એ જ માયાને પાર થાય માયા તરન આવે અર્જુ મા તમારેથી ગાડી કાર લઈને તમે જાઓ તો તમારે પેટ્રોલ ભરાવાનું ગાડી તમારી ન હોય તો ઉછી લેવાની પછી આંખમાં બેસવાનું નોન સ્ટોપ આખો બરાબર ધ્યાન રાખવાનું જોકુ આવી જાય પોલી સાવધાની મુંબઈમાં ફરતા ફરતા પોચો મારી ગયા હોય તો પંદર કલાક ધરમ ધક્કો થયો ને કે એ તો ગોવા ફરવા ગયા છે ક્યારે આવવાના એ તો પંદર દિવસ પછી આવવાના હવે શું કરવું પરંતુ એજ લોકો પોતાની ગાડી લઈને પોતાને ખર્ચે તમને તેડવા આવે અને એની ગાડીમાં તમને બેસાડીને એને ઘેરે લઈ જાય તો એમ જ્ઞાન માર્ગ ને યોગ માર્ગ સાધના ના અનેક સાંખ્ય માર્ગો બધા જે માર્ગો છે એ આપણે જાતે જઈને ભગવાન એડ્રેસ ખોલવાનું આથે ડ્રાઈવિંગ કરવાનું પોતાના બાહુબળથી મહેનત કરવાની અને ત્યાં પહોંચવાનું તો મળે તો મળે ઈચ્છા હોય ન પણ મળે ત્યારે શ્રી કૃષ્ણ એટલા માટે કે છે કે આ મારો ભક્ત છે એ મા એને કેમ તરી જાય છે કે હું જ સામેથી આવીને તેડવા આવું છું મારા બાહોમાં એને લઈ અને મારે ઘરે લઈ જાવે છે એ તેડવા આવે છે ભગવાન પોતે કે છે નમે ભક્ત પ્રણ એનું ત્વરિત ઉદ્ધાર કરું ઉદ્ધાર કરવો કોને કે કોઈ પેડ્યો હોય બાવડું જાળીને હાથ જાળીને ખેંચો એમ ઉદ્ધાર કરે છે એ હું ભવસાગર એને ઉગારી લઉં છું પણ જ્ઞાનીનું ક્યાંય કહ્યું નથી હું ઉગારી લઉં છું એની મેળે મથે રાખશું એ મારો રામાયણમાં કહ્યું છે એ મારો પ્રૌઢ દીકરો છે એટલે વયસ્ક થઈ ગયો ને એ હવે એની મેળે કમાઈ ખાય એની બહુ ચિંતા ન હોય બાપા ને પછી ચાલીસ પચાસ વર્ષ છોકરો થાય એની ચિંતા ન હોય પણ પાંચ દસ વર્ષ બાળક હોય તો એટલે ચોખ્ખું રામચરિત માનસ માં લખ્યું કે મારો ભક્ત છે ને એ મારો નાનો બાળક એટલે મારે એનું સતત લાલન પાલન કરવાનું હોય એને કઈ ન થઈ જાય એ મારી જવાબદારી છે ઓલા જ્ઞાની ને એવું છે મારાથી ભગવાન ને ખોટું ન લાગી જાય એને જોઈએ રાખવાનું છે આટલો ભેદ છે હવે તમે જો વિચાર કરો અમારે ક્યાં સાધન કરવા જોઈએ નામ જાવ ભજન સ્મરણ સીધું સાધું એટલું જ કરવામાં પાય ઉતરી જાય ને જ મીઠું છે પણ આજ સ્તોત્ર છે ને એનું એક નામ આપણે ભજગોવિંદ કહીએ છીએ ચરપટ પંજરિકા ચરપટ પંજરિકા હું વિચારું છું ત્યાં સુધી એનો કોઈ અર્થ બેસતો નથી કારણ કે ચરપટ એટલે થપ્પટ અને પંજરિકા એટલે પિંજરું અને કોઈ અર્થ મેળ પડતો નથી પરાયને પાડવો હોય તો એટલો પડે કે મોહ નો એવું બધું જીવને જે પિંજરું જડાય ગયું છે એને તોડવા માટેનું આ થપ્પડ છે પ્રહાર છે એવું આપણે કઈ શકીએ અર્થ કાઢવો હોય તો પણ હવે છપાય છે ચરપટ પંજરિકા પણ મને વિચારતા એવું લાગે છે આગળ પાછળના બધા નામ જોતા કે આ સ્તોત્રનું એક બીજું નામ ચરપટ પંજરિકા નહીં હોય કારણ કે એનું પેલું મૂળ નામ હતું દ્વાદશ મંજરિકા એવું નામ હતું એટલે મંજરિકા હશે એનું પંજરિકા થઈ ગયું છે એટલે ચરપટ મંજરીકા નામ હોવું જોઈએ તો કઈ અર્થ બેસે કેવો મંજરીકાલે હારમાળા ચરપટ એટલે થપ્પટ એટલે આ થપ્પડ ની હારમાળા છે જીવને જગાડવા માટે શંકરાચાર્યજી થપ્પડ ઉપર થપ્પડ મારે થપ્પડ ઉપર થપ્પડ મારે રે મૂટ કે રે મૂડ કે હજી જાગતો નથી કોઈ સૂતો હોય ને ઉઠે નહીં તો આપડે પછી પાટો મારીએ થપ્પડ મારીએ બધું કરીએ ને ઉપર ઉપર એક પછી બીજી બીજી ચમચમાવી તો પછી માંડે જાગે એમના થપ્પડો ની હારમાવી પછી એટલે થપ્પડો ની હાર માળા છે એમાં જગાડવા માટે છે જીવને પણ જાગીને સવળો અર્થ લે તો ડાયો નહી તો સામો થાય આટલી આટલી ચોટ મારે છે આટલા આટલા બીજા સાધનો હતા આપણે હવે આમાં કોઈ યોગ માર્ગી હોય ને આપણે યોગનું છે ખંડન થયું હોય યોગ સહાયક છે ભગવાન ધ્યાન ભજનમાં સુખ આવે એનું માધ્યમ છે શરીર સારું રહે મન સ્વસ્થ રહે મૂર્તિમાં મન લાગે નામજપ માં સુખ આવે એના માટે યોગ છે ઉત્તમ છે પણ એ જ યોગ તમને પાર કરી દે એવું કઠણ ઘણું છે થતું હોય પણ બહુ કઠણ બહુ કઠણ બહુ આલંબન છે યોગ્ય ક્યાંય લટકી જાય એમાં ખોટ નો ધંધો ખરો આમાં ખોટ નો ધંધો નહીં હવે કોઈ યોગ અત્યંત પ્રિય હોય યોગ ના આચાર્યો હોય ને એ હોય તો કુછ પત્તા નહીં કિસકો તુમકો ખમકો એટલે એને તો માઠું લાગે ને તો જાગવાને બદલે આપણા પર રોષે ભરાય જાય એટલે જે ડાયો જાગી ગયો ડાયો ન જાગે મૂઠ કેટલી વિરુદ્ધ થાય છે પાછા આવતા હતા સ્ટીમર માં બેસી સ્વામી રામતી નું નામ તો સાંભળ્યું છે ને બહુ કૃષ્ણ પ્રેમી એવા સંત વિવેકાનંદના સમકાલીન બેઠાનો મામલો જોયું પીસો શંકરાચાર્ય એવો એ બેઠો બેઠો ચાઇનીઝ ભાષા શીખે કેવી ઘટના તમે જોવો જે શંકરાચાર્ય કાશીની બજારમાં દેખાણી છે આ રામતીમર એસી પંચ્યાસી વર્ષનો બુઢો એ ચાઈનીજ ભાષા શીખે અને દુનિયામાં અઘરામ કોઈ ભાષા હોય ને તો ચાઇનીઝ ભાષા છે કારણ કે શબ્દોની ભાષા નથી ચિત્રોની ભાષા છે તમને અમુક ચિત્રો આવડી જાય તો તમે બહુ માહેર થઈ જાય એ ભાષામાં એ ભાષા ચિત્રોની ભાષા ઝઘડો એમ બોલવું હોય કે લખવું હોય તો ઝઘડો એનો કોઈ શબ્દ નથી એની પાસે પણ એ એક જાણવું દોરે અને બે સ્ત્રીઓને હા મામી મોઢું રાખે એટલે ઝઘડો એનું ચિત્ર છે ઝઘડાનું એનું ચિત્ર છે હવે આવી અઘરી ભાષા પેલો જાપાની ચાઇનીઝ ભાષા શીખતો હતો હવે આ લોહી તો આપણું ભારતી એટલે રામતી ઇંગ્લિશ ના પ્રોફેસર રહેલા ગણિતના પણ ખાટું શેર શાહી ઉર્દુના પણ એવા ખાતું તો એમને સીધો એને ઇંગ્લિશ તો ફરફડાટ બોલે બઉન્ટ અને પેલા ને કીધું જે શંકરાચાર્ય વાત થાય છે આ તમને આટલી ઉંમરે આ શું કામ આવશે તમે આ શું શીખીને લઈને બેઠા છો પેલા આમ જોયું ઉપર નીચે આમ જોયું અને તરત કહ્યું કે તમે ભારતીય છો રામતીર્થન આંચકું લાગ્યું છે કે તમને કેમ ખબર પડી ગઈ કે હું ભારતીય છું તો કે ભારતીય લોકો જ આવું ખંડનાત્મક બોલે છે બસ આનાથી શું મળે આ શું કરવાની જરૂર છે આ બધું મૂકી દો છોડી દઉં છોડવાની ને ફેંકી દેવાની વાત જીવનને નિષેધાત્મક લેતા હોય તો ભારતીયો સિવાય કોઈ લેતું નથી બોલો જીવન છે જીવનને માણો છેલ્લી સુધી આપણે માણીએ તો એમાં ખોટું શું છે શા માટે બધું ફેંકી દેવું આખી વિપરીત વિચારધારા છે હું તમને એમ કઉ કે અમેરિકા કોઈ ગયો હોય છોકરો ભણવા ગયો કે થોડુંક કમાવા ગયો પછી છોકરાને એના કોઈ પાડોશી હોય કે સંબંધી હોય તેને ખબર છે કે આ છોકરો ભણવા આવ્યો છે કે થોડું કમાવા આવ્યો છે બરાબર હું બોલો છોકરો ત્યાં જઈને પછી બસ એ હોટેલો જાય ને નાચમાં જાય ને ડાન્સ પાર્ટીઓમાં જાય ને શરાબો પી મહેફિલોમાં જોડાય પૈસા ઉડાડવા અને આખો દિવસ એવી રીતે કાઢી નાખે ન વિદ્યાભ્યાસમાં ધ્યાન આપે ન આર્થિક ઉપાર્જનમાં ધ્યાન આપે તો ડાયોસરા સજ્જન કોઈ એનો હિત હોય એમ તો કે ને એ ભાઈ તમે આ શું લઈ બેઠા છો આ કરવાનું છે ભલામણ તમે કરવાનું છે એ કરો અને તમને શું પેટમાં બળે છે એ છોકરાને શું તકલીફ છે ખબર નથી હું શાના માટે આવ્યો છું એમ જે સંસ્કૃતિને ખબર જ નથી કે આ જીવન શેના માટે છે મૃત્યુ પછી શું થવાનું છે એ સંસ્કૃતિમાં જીવનારા અને આપણે એમ કહીએ ભાઈ આ કાંઈ મૃત્યુ સમયે કામ નહી આવે તો એને સમજાવવાનું નથી જેમ પેલા ખાલી આયે પાછો આવે પછી વાપરી નાખે ન સમજાય એમ એ લોકોને નથી સમજાવવાનું એને જીવન પછી શું છે એની ચિંતા જ નથી એનો વિચાર જ નથી એનું જ્ઞાન જ નથી એને એમ છે કે બસ થાવ પણ મરી ગયા પૂરું થઈ ગયું જીવન એના માટે નથી જેને સમજાય કે જીવન શા માટે છે એ જીવનને કેમ ઉપયોગ કરવો એ બરાબર જાણે હવે એ લોકો તો છે હવે જો કે આપણે મેળા છે બઉ એવા બધા ઉપદેશો આપવા બધા કે સાધુ સંતો ઉમર થાય ને તો સાધુ સંતો બહુ ચક્કર પડવું નહીં મંદિરો માં બેસી રહ્યો માળા જ કરી રાખો ને એ બધી વાતોને ફેંકી દેવી રસ પડે એવી પ્રવૃત્તિ કરવી બગીચામાં જવું હરવું ફરવું મિત્રો મંડળ રચવા કઈક બીજી પ્રવૃત્તિઓ કરવી આ બધું જ કરવું કઈ રમો ખેલો ક્રિકેટ જોવો સારા ગમતા પિક્ચર જુઓ પણ ગડપણમાં સાવ સોગ્યા મોઢા કરીને મંદિરો ટેકે માથા દઈ અને બેસી રહેતા રહી આજે પાશ્ચાત્ય સંસ્કૃતિ ની આ વિચારધારા નાખે જીવનમાં છેલ્લી ક્ષણ સુધી બધા રસ રમા તો એ તો બધા વિદેશો ની અંદર સાવ ગઢડા નેવું વર્ષના ઠોઠાથી જાય તો પરણે છે જોડા વગર રહેતા નથી અને જે કઈ પ્રકાર રસ આવે એ બસ ખાવજ કરો મજ કરો મરી જાવ તો જેને હેતુ સમજાયો જીવનનો એ જ વિચાર છે અને જેને હેતુ સમજાય એના જીવનમાં પ્રાયોરિટી શું છે એ મહાન છે આ છેલ્લી વાત કરું છું આપણને જાણ્યા પછી પણ જો સંસાર પ્રયોરિટીમાં પેલો છે તો આપણે મૂળ છીએ ભગવાન પ્રાયોરિટીમાં પેલા છે ભગવાન છે તો આપણે ડાયા છીએ અને હવે આ બધું કરી લેવું છે ના મેળવું છે ના કરવું છે ખબર છે ભિખારી જગ્યા તમારે ઘરે રસોડું થાય ને ભિખારી માગવા આવે તો તમે પેલા ભિખારી જમાડો એને કે ભાઈ ઝાઝા હજી તો મહેમાનો જમવાના છે પછી બધા ઘરના બધા જમશે અમારા નોકર ચાકર છે એ જમશે ને વધશે તો તને દેશ્યું એમ આપડે સારામાં સારો સમય ક્યાં નાખવાનો પરિવારમાં નાખવાનો દુકાનમાં નાખવાનો ધંધામાં નાખવાનો ઘરમાં નાખવાનો હરવા ફરવા નાખવા માં દેસુ ભગવાન ક્યાં રાખ્યો ભીખારી બધો અમે પેલા રસ કાચ ચૂચી લે છોકરાને રમાડ લઈએ જરા પિક્ચરમાં જઈ આવ્યા રિફરી પ્રામાં જઈ આવ્યા બધે જઈએ ડ્રાઈવિંગમાં જઈ આવી બધું બધું કરીએ પછી પછી વધે સમય તો અમે આવશું કથામાં અને જોઈશું શુક્રવારે ક્યારેક આવીશું પછી એટલે ભિખારી ને જેમ પછી આપે એમ આપણે ભગવાનને આપીએ છીએ એ મૂળ છે પેલા ભગવાન પેલા સત્સંગ પેલા નામ સ્મરણ પેલા ઉઠીને પૂજા આ તો પેલા છાપું લે ને પેલા ટીવી મે ન્યુઝ જોયે જોવો ને એટલે છ બેઠક શું થયું એનું જે થયું છે તારી બેઠક હરકી કરીને ભાઈ ઘણા પેલા છાપા બધા વાંચીને આખા ગામની ચિંતા કરીને પછી બ્રશ કરવા જાય ઘણા લોકો પેલા ચા પીવાશ કરવા જાય પ્રાયોરિટી ક્યાં છે પેલા હરિ નું નામ છે શિક્ષા પત્રી માં કેવું મારે પેલા ભગવાન નામનું સ્મરણ કરવું આ તો હફળફળ ઉઠે ને મોડું થઈ ગયું હોય તો બોલો બાથરૂમ એટલો ને એટલો સમય નાવા એટલો ને એટલો સમય કપડાં લતા વાળ ઓળવા બધામાં એટલો ને એટલો સમય પૂજામાં કાપ મૂકે આજ ઉતાવળ છે ને એટલે પંદર મિનિટ જગ્યા હવે પાંચ મિનિટમાં ગોટો વાળે પછી અગર બે થી બે લઈ ને ઉતારી પ્રાયોરિટી શું છે સરસ મજાનું બે ત્રણ મીટર કાપડ લીધું મોંઘું એટલે પાંચ નો પીસ એવું પેન્ટ શર્ટ થાય એવું સરસ મજા જગા મગાડ પીસ પાંચ હજાર ખાલી કાપડ શું સુડાવવું છે છૂટ નીકળ્યો લઈ ને રસ્તામાં સાંભળી ગયું કે મારું ફરતા આપણે વળતા અમુક ચીજ વસ્તુ લેવી છે તો થેલી તો લીધી નથી વચ્ચે દર્દી આવી એને કીધું ભાઈ આમાંથી થેલી બનાવી દે મોટી ફર્સ્ટ ક્લાસ પોળી આટલું આટલો સમાયું એટલે કે સાહેબ આ મારે જરૂર છે ને મારે જરૂર છે શાકબકારો ને બધું આ બધું શોપિંગ થોડુંક લઈ જાઓ દુધીન કારેલા રીંગણા ને આવવું બધું થેલી નથી એટલે બનાવી દે પેલા કાતર મૂકીને થેલી બનાવી લોકે હવે આમાંથી એક પેન્ટ ને શર્ટ બનાવી નાખ પેલો સાહેબ આમાં ના થાય આમાં હવે ના થાય હવે કેતા બીજી થેલી થાય હવે આમાં પેન્ટ ના થાય વેતરાય જ ગયું આ એવી રીતે તમે કપાયું છે હવે પેન્ટે ના થાય શર્ટે નાખે કશું ના થાય બીજી થેલી થાય કરવી હોય તો એમ જિંદગીમાં સંસારમાં આવ્યા હતા આપણે ભગવાનને પામમાં પણ આ બધા આ દુનિયાનું શોપિંગ કરવામાં આપણી જિંદગીનું આપણે થેલો કરી નાખ્યો પેન્ટ શર્ટ કરીને વાઘા શણગારવાના હતા એની જગ્યાએ થેલો કરીને બેઠા છે પ્રાયોરિટી ભૂલી ગયા એટલે હવે પછી વૃદ્ધાવસ્થા થાય પછી ભગવાન કે લેજે ભગવાન ભગવાન કે હવે થેલી થાય હવે આમાં બીજું ના થાય હવે આમાં શું પ્રાયોરિટી શું છે અત્યારથી બહુ મહત્વનું છે એટલે નાની વહીમાં આ બધું જે ભજન થાય છે સરસ મજાની વાત લખી છે કે ગીત પઢો જગરી તઢો નૃપની તઢો તન રંગ ચઢો હે ગીત પઢો જગ રીત પઢો નૃપર્થ સમજાય છે જગતના કેમ બધાની સાથે વ્યવહાર કરો ડિસિપ્લિન હા બધું એ બધું કૌશિક બધું આવડી ગયું ગીત પઢો જગ રીત પૈઢો નૃપ મેનેજમેન્ટ શીખી ગયો તને રંગ ચઢો હે કોર્ટ નું બધું શીખી ગયો કેમ બીજાને ભેદ પડાવવાનું બધા પોતાના વચમાંથી પોતાને મેળવી લેવું એવા બધા ભેદ નીતિ પણ જાણી ગયો કેદ પઢો બહુ ભેદ પૈઢો સબ વેદ પઢો પઢી માન પૈઢો હે પઢો તો કછું ન પઢો હે એવું ભગવાન નું નામ સર્વોત્તમ છે એ જાણવા જેવી વિદ્યા છે પડી શેષ વાતો હવે આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી